એકાગ્રતા એકલી આવે અત્યારે જેમાં નથી આવતી એકાગ્રતા ધ્યાન ધરવા તો ભજન કરવા બેસી ધ્યાન ધરવા બે રસોઈ થોડું ખરું થોડું ઘણું ખરું કે દસ હજાર દોઢ હજાર ગરતી કરીએ જરૂર હા કે જરૂર રહેતો એકાગ્રતા રે તમે ભગવાન પ્રિય નથી ભગવાન માં પ્રિયતા કેવી તમને સમજ પડી ને ભગવાન બીજું પછી પૂછો પછી જે જે પૂછે તમે પૂછો દાદા જીવન નું લક્ષ્ય શું આપડું જીવન જીવવું જોઈએ જીવન તો બ્ર તરીકે નું પતિ તરીકે નું ફાધર તરીકે કુટુંબી તરફ પાયલો તરફ ધર્મ રહે છે ભાઈ છે બેન છે પત્ની છે પણ ઓટોમેટિક લાસ્ટેજ ધ્યાન આપવા જેવું છે તે બાજુ આપવાનું છે આગળ સ્ટેજ માં શું ક્યાં જવાનું कई रीतने लाइफ जीवे बताई लक्ष्य भाई आ रीत आज करव जस्ट अपने तो शु के जीव ये गाइडेंस लीए कि आठला वर्ष आ रीतने चलिए ये है नहीं। कैसे तमारी है रमेश, रमेश भाला कर तब तो रचि रमेश તમારું નામ રમેશ ભાઈ એને ઓળખવાનું સાધન રમેશ ભાઈ ત્યાં લોકો નામ આપેલું ભાઈ ઓળખે છે ઓળખે છે એટલે એવું ઓળખવા માટે સાધન આપ્યું પણ તમે કોણ એ જાણવા માટે જગત નું આ જગત નું એટલું જાણે જે કરી રહ્યા છે એની પર હું કોણ છું અમારી દાદા ભગવાન ની કૃપા ઉતારો તો અમે કુતરોગે પડી જાય તમારે માગણી કરવી જોઈએ માગણી કરશે સમજર પછી જ તમારું જય પૂરું થઈ જશે નઈ તો જે ગુરુ ના થાય છે શંકરાચાર્ય આ શંકરાચાર્ય કેતા મનુષ્ય જન્મ થવો એ પેલું છે પછી જ્ઞાન માટેની अभिलासा जाग बीजे को सन्त पुरुष परिचय शंकराचार्य एम कह मनुष्य जन्म मो भाग्य पेलू भाग्य भाग्य तीज तरफ आकांक्षा जागवी बीजे भाग्य ज्ञान तरफ आकांक्षा जागे भाग्युरुष के ज्ञा पुरुष नो बेटो सबसे महाभाग्य मिल जाए तम बच्चे मैं जुए देख काम कर विचार कहू પછી એમને કઈ દેવા નામ લખી દે તમારું જરૂર દાદા ભગવાન શું છે ભગવાન શું છે બધા લોકો ના કરતા જુદા ગુણ માલ પડે જરા અહંકાર ના હોય એ ભગવાન શું અહંકાર મમતા દેવ ના હોય એ ભગવાન અહંકાર મમતા તમારે જો હવે જોવામાં આવે ને એ ના હોય એટલે ભગવાન જો અહંકાર નહિ તો ભગવાન તો અહંકાર નઈ શું કયું બીજું ભાઈ પૂછવું પૂછો બધું બધું પૂછાય પણ ભગવાન થવાની શરૂઆત પોતે એના સંસારી ભાવ ના હોય અહંકાર મમતા ને લઈને બધા સંસારી ભાવ ઉભા થયા એ અહંકાર મમતા ના હોય તો બધા સંસારી ભાવ ના બને ત્યાં વાંખ્યો છે તો આ બધું દેખાય પણ વાંખ્યો ના હોય તો દેખાય છે ને અહંકાર મમતા છે અહંકાર મમતા અડે નહીં પણ એને કેવું લગ્ન માં થાય છે આનંદ ને વાત જ આત્મા પ્રાપ્ત કર્યો શું હોય એક બે થઈ ને ચાર ચાર હા જાણ્યું નથી હિમાલય માં ફર્યા બધા ભટક્યા હું તેમાં લટક્યા પણ કયું એ એક જાણ્યું નથી એ જ્ઞાની સિવાય જાણવાનું મળે નહિ ના બિલકુલ હોય પડી શકે બુદ્ધિ બુદ્ધિવાળી વાત માં આપડે બુદ્ધિ છે બુદ્ધિ થાય હોય સમજિ હોય બુદ્ધિ વાળા વિકલ્પી કેવાય વિકલ્પી અને જ્ઞાન ને વિકલ્પી હોય કેવું હોય વિકલ્પ ના હોય કઈ ના રહીશો તમે હું આવું ટીકા કરતો હતો બાર થી આ દાદા ભગવાન આવું થબાપ ના લીધા પેલા તબુકા સારા પાડે છે હું ટીકા કરતો સત્સંગ આપડે કમ્પ્લેટ થઈ જાવ બધું વાતો એમ બધું હિસાબ છે કેવું ને આપડે ખાવાનું નાખ્યા પછી તપાસ કરી પડે રાત્રે કેટલું બાઈલ પડ્યું કેસ પડ્યો અને જગ્યા એ સંડાસ સંડા ની જગ્યા એ લોહી લોહી ની જગ્યા દૂધ દૂધ ની જગ્યા બધું કમ્પ્લેટ ને એવું આ જગત તેમાં લોકો ઉગાડી વાંખે દેખતા હોય જોઈ શકતા નથી જોયલા નઈ બુદ્ધિ જુદા જુદા પ્રશ્નો કર્યા કરે કે બુદ્ધિ જુદા જુદા પ્રશ્નો કર્યા કરે હા આપડા લોકો અક્કલ ના બારદાન કે એનું કોથળો એટલે જે અક્કલ આપણે બીજી બધા ઉઠતા ઉઠતા બુદ્ધિ કઈ નુકસાન નથી કરશામાં તો બહુ સરસ કામ કરશામાં તો બુદ્ધિ તો હે આપણને બધી છોકરા ને બધા દાદા એ કહ્યું દાદા ને રસ્તો બતાવશે ને દાદા ઓળખી જઈએ કયા રમકડા રમાડા છ વાર ના આઠ વાર ના આઠ વાર ના રમકડા તમને આપે તો આઠ વાર ના તમને ગમે માળા છે રમકડા બધું રમકડું છે આત્મા રમાડે છે આ બાકી બધા રમકડા માળા એ લાકડા ની ગયા આત્મા ની સાધન ધ્યાન કરવાનું સાધન લાકડા છે મુસલમાનો એ પથ્થર ના રાખે છે અને અમને લાકડા એનું કારણ શું લાકડા શોધ્યા નું આ તુલસી ના કરાવવા સાયન્ટિફિક ગુણ તુલસી આપડે નાખે લાકડો તમે તે ધર્મ પાડતા ભાઈ કઈ શર્મ પાડતા હોય નમો ભગવતે વાસુદેવાય ઓળખ્યા બીજી નું વાંચ્યો ને એના જેવું કોઈ ધ્યાન નથી કર ને ને સારી રીતે ગફોટાય મહારાજે કહ્યું હતું ભાઈઓ નતો મને મારા છે મારા ફેરવાના હારું ફેરવવાનું લાકડાની મારા વાત કરો છો ફેરવનાર મનની માળા ફેરવનારો માણસ કે જેમ છે એમ વંચાય આપડે એટલું સહેલું નથી ને દાદા કે જે અમારે માટે એટલું સહેલું નથી કે છે અમારા માટે તો મનુષ્ય સવાલ સારું છે મારો નિરાશ થઈ દાદા કરવાનું જરૂર છે એવું નહિ પેલું જો એડજસ્ટતું ઉત્તમ ધ્યાન આતું ધ્યાન આ તો આચાર્ય આચાર્ય સ્વામી કરાભેરો લાકડા ની મહાદેવ નહીં મારા ગણી એકસો આઠ મણકા નો ખ્યાલ આવે એટલે મગજ ની એકાગ્રતા આવે કઈ રીતે એકાગ્રતા બધી જ્ઞાની પુરુષ પણ આવે ને તો માગણી કરે એટલે બધી એકાગ્રતા આપણો દાદા એકાદ આવે છે એટલા માટે એકાગ્રતા કરવી ભાઈ હમ સુધી એકાગ્રતાલી નથી ગુસ્સો કર્યા પછી આ ભાઈ આ શબ્દ બોલો વાંચે એમાં મને એક શબ્દ ના સમજ્યો આનો અર્થવાદર્ણવાદ એટલે ભાઈ સંયમી એના તૈયબી તરીકે બધા ઊંધા ઊંધા લખેલો એ બઉ ગુનો આપડે રોગ જીલાયતાર કુ ના બોલે અમારું ક્યાંય પણ દેશ ના માલિક ના માલિક નથી કોણ બોલે હું જઈ ને ત્યાં એવું બોલશે એટલે આ ત્રણ ત્રણ છે દાદા ભગવાન ત્રણ છે ડોલર લખી ગયા એવું નથી એવું નથી એવું જ જે સ્પીરિટ છે ઓરિજિનલ ટીપ રેખડ બોલે છે આ પરમાણુ જળ વસ્તુ બોલે અથવા કબો ફે છે એ બાતે છે એવું લાગે છે એવું લાગે છે આપડા મારા હાથમાં બોલે આમ જણાવ્યું કે આ હોય બોલ વિજ્ઞાન થી પૂરું થઈને આવે છે ગરમ ગરમ થઈ જાય છે જાણતા નથીવું કઈ રીતે નઈ બઉ જાણી શું તમારું કામ છે હું તમે તમારું એડજસ્ટમેન્ટ કર્યા કે તમને ચિંતા ના થાય વરી જ ના થાય એકાગ્રતાવી કલાક ચોવીસ કલાક એકાગ્રતા એકાગ્રતા નથી એકાગ્રતા રેવી જોઈએ ને રેતી જ નથી એકાગ્રતા ચોવીસ કલાક વધારે સારું પણ થોડો વખત ચાલે થોડો ટાઈમે જો રે ને એકાગ્રતા તો સારું પણ કે નથી રેતી બધું રહેતી બધું તમારે જે ઈચ્છા જે બધી પૂરે છે ભેગા થયા છો થઈ જશે ભેગા ના થયા છે ખબર નથી દાદા પૂછો માલિક માલકી વગેરે જગત માં તમને શું પૂરા બધા ડોલ્ફ હોય એવું નથી તમે બિલકુલ ઇન્ડિપેન્ડન્ટ છો શું ભગવાન તમારે ઉપર છે આ લોકો ને માટે બરોબર છે નથી તમારે તો ઘર જાણવું ભગવાન ભગવાન તો તમારું સ્વરૂપ છે તમારું સ્વરૂપ બરાબર શું નામ છે તમારું પ્રવીણ પ્રવીણ પ્રવીણ હા તો હું પ્રવીણ છું પ્રવીણ શું માનો આ તો પ્રવીણ તો તમારું નામ છે આત્મા ખરો જ્યાં સુધી શરીર ત્યાં સુધી પ્રવીણ ખરો ને ખરો સુધી શરીર છે ત્યાં સુધી પ્રવીણ ખરો ને આત્મા નો ઓરખ અત્યારે આ શરીર તો પ્રવીણ નામે જ ઓળખાય આ શરીર આત્મા પ્રવીણ ના નામે જોખાય ને કે આ શરીર આત્મા છે એ પ્રવીણ ના નામે જોખાય ને કે નામે ત્યાં સુધી એ આત્મા ને ઓળખવા માટે કઈક નામ જોઈએ આઈડેન્ટિટી જોઈએ માટે પ્રવીણ હું એવું માનું છું ત્યાં સુધી પ્રવીણ ભૂલ થતી ઓળખ તો મને સુધારી આપો મરી જઈશું એવું લાગે છે ત્યાં સુધી નથી હું મરી જઈશ લાગે છે મરનાર કોણ ચલો જ તમારે ક્યાં મરવાનું દુઃખ તો થાય ને તારા બધું છોડીને જવાનું છોડીને જવાનું દુઃખ તો થાય ને કે મોટી મોટી મોટા મોટા રાજ છોડીને આવ્યા તોય પાછા વાઘડી નું વાઘડી હું શું કયું તોય વાઘડી જેવો છે બાબતે તો મોટા મોટા રાજ છોડીને નામ આપ્યુંન બેન નામ પાડું કર્યુંન પારો જવાથી બંધ પોતે પોતાની પોતે પોતે જ્યાં સુધી તમે ના કરી આપો ત્યાં સુધી કે બરાબર છે પણ કે મારાથી થતું નથી જ્યાં સુધી તમે કઈ કરી આપો ત્યાં સુધી મને છે બરાબર મદદ તો લેવી પડે ને આ કાળના મનુષ્યો મનુષ્યો બીજી વખત જેલ લાગુ થાય એવું કરીએ એટલે અમે વિલા મુકાયેલી પછી બધું ચાલ એક મનમાં ભાઈ ભાઈ બધું સુધી જવું જોઈએ જગત ના અત્યારે ભાઈ કચારું લાગે કે ના લાગે પંચોતેર કવ મારો મોટા માં મોટો પ્રશ્ન ઊંઘ નો છે હા પંચોતેર ઉંમર થઈ છે લોકો ગોરીઓ નહી ખાતા ગોરી કોઈ વખતે પણ હું ના આવે તો શું કરો દાદા કે નોકરી પર જવું પડે ને રાગે પાડી દીધું બધું મટાડ ગુના કર્યા ને બધું મટાડ કોલ્યા નથી આમાં બતાવો ને કીર્તિભાઈ બધું બોલી ગયો પણ આમાં થોડાક શબ્દો નથી સમજાતો મારે તમને પૂછવા છે ભૂલી ગયા ના ખાઈ અને કરિયારી કે પી પી એ લુપ્ત પણ કહેવાય દરિયાત પૂરતું લઈ પણ પણ એ કે ઊંધો પડું એટલે રસ સારું લાગ્યો ને એટલે કાયા ખા કાયા કેતો સારી વસ્તુ રોજ ના મળે দাদা એક સારી વસ્તુ રોજ ના મળે એટલે કે જે સમય મળે તે હવે ખાઈ લેવી જોઈએ ને હા હા આપણે તૈયાર થી બેહી રહ્યા ભાઈ એ મલી એટલે ખાઈ લે ને રાખ કરી કે કાયો દી ગેજેટ તેલા જો એન્જિનિયર છે કેમ સિવિલ સિવિલ એન્જિનિયર નોકરી કરવી પડે ને છૂટકો નહી દાદા નોકરી કરે છે કે ધંધો પોતાનો પછી હાલે છે કે એમને બસ આપડે રોજ કરવાની વધારે છે મશીન આપી હશે અઢીસો ડોલર ભાડું આપડે મશીન કરતા એ કિંમત નહીં અને જેવું ચીએ છીએ એવું તમે લઈશું અને પૈસા અમે લઈશું અને આ તો પેટ્રોલ તમારે પૂરવાનું ગઈ પેલો પૂરી આવે પેટ્રોલ પેટ્રોલ એમ સાયમા એ બોરસદ નજીક ખેલ બોરસદ બરાબર એ બોરસદ નજીક નજીક રૂદેલ ના છે એ બધા દિગમ્બરો અમારા ગામ ના ઘણા દિગમ્બરો છે આફ્રિકા છે જ્ઞાન નો લાભ નઈ મળ્યો આઈ જાય થોડું જરા જૈન વાણિયા ને હા બરોબર નથી સમજાતો ધર્મ ત્યાં શુક્લ ત્યાં સમજાવતો સ્ત્રી ના હોય એટલે ચૂક પડે નઈ ને કે સ્ત્રી છે છોકરા ઘર બધું છે છોકરા ઘર બધું છે એ તમારે આપીયે પછી આ બીજું ક રે ને ત્યારે નિરાદે કરી આપીએ રાખે ભાઈ અહીં પ્રેસિડેન્ટ છે કે એમને ચાર જાત ના ધ્યાન સમજવા છે ભગવાને કયું કે ચાર પ્રકાર ધ્યાન છે માણસ ને ધ્યાન એની મેરે થાય એમ ધ્યાન કેવાય અને લોકો ધ્યાન કેવાય જાય એ ધ્યાન ના કેવાય એ એકાગ્રતા કેવાય વસ્તુમાં એકાગ્રતા થાય એટલે એનું ધ્યાન સુખ મળે એકાગ્રતા થાય તો ના થાય તો વ્યગ્રતા થઈ જાય વ્યગ્રતા જોયેલી નઈ એટલે ગુસ્સો નથી ગુસ્સો વ્યગ્રતા એટલે દુખ હે વ્યગ્રતા એટલે કે ગુસ્સો કે દુઃખ આપડે એકાગ્ર થાય પણ એકાગ્ર જ ના થાય બીજી કઈ જીતું એટલે એકાગ્રગ્રતા એકાગ્રકા ધ્યાન કયા ભગવાને પ્રવીણ નામ છે કે પ્રવીણ ને ગાળ દે તે કઈ અત્યારે થાય પૂછો થઈ જાય પછી ગાળ કેવો ગુસ્સો એનું ફળ શું આવે નર ગતિ એક જ ધારણ નરક થાય ને બધું ભેગું થાય ડેવલોપ અને પછી તમને પડી જાય બરાબર રૌદ ધ્યાન તારી ઈચ્છા ના હોય તો ગુસ્સે થઈ જાય હવે મુંબઈ માં કોઈ ઓળખાણ છે નામ ના હોય ત્યાં જઈને ચાલો તો પૂજીશું ત્યાં ગયા એટલે તમે હરાગર ગુમ પાલ ચંદુલાલ ત્યાં કઈ કે કોણ છે તમે હું પ્રવીણ છું એવું ગાય ગાય ને આપડો આવો બિહારી બધા પછી આપણને શું પૂછે એ થોડી થોડી એ શું પૂછે છે ચા પૂછે ચાલી ચા પૂછે પણ અંદર થી મનમાં શું થાય ચંદુલા ને કે અત્યાર કઈ થી મુવા બધા અત્યાર કઈ થી મુવાય એવું થાય ચાર પાંચ જણ છે એટલે તું તો સમજી દેવ ના થાય કરવાની જરૂર નથી આપડે સમજ ને એ આ તો ધ્યાન શું કયું પીડા પીડા થાય નઈ કે હા તરકેટી આવે કેવા ઉડીશું આ બધી બાધી સમજ ને બે પછી પછી પેલા પેલા કેવા છે ને ચંદુલાલ ચી કઈ ચાલશે એટલે પછી સ્ત્રીઓ હોય એને શું થાય હા ગયા એને શું થાય બધાને હા લડ્યા કઈ વાત હું હા ગયા કેટલી પગાર પડે જ બાજુ પણ ધ્યાન પગારી ખબડાવે તો વ્યવસ્થિત છે દાદા ભગવાન એવળો ભાવ થઈ ગયો અને ફરી થશે ને જ રે તો હું કે લાવવાનું શું કરે આમ તો આપડું બગારી ને પાલવા તો આ તો આ બે રોજ થયા જ કરે નિરંતર આખો દાડો થયા જ કરે બરાબર થાય છે ચારા પ્યાલા ભરા વીસ રૂપિયા નુકસાન કર્યું વીસ રૂપિયા નુકસાન કર્યું આ તો ધ્યાન થાય તને બરાબર તને કહેવાનું ને પેરી નવું થાય એને ના ચાલે બાળક જીવન જીતતા નથી આવડતું ખાતા નથી આવડતું બાપ થતા નથી આવડતું છોકરો થતો નથી આવડતું એવા જમાના માં પ્રવિણા માં કરનો ઉદય તારો છે એટલે આ માણસ આવું બોલે છે એટલે એ નિમિત્ત છે દોષ છે એટલે તું આવી રીતે દ્રષ્ટિ જો તને ધર્મ ધ્યાન રે સી ધર્મ ધ્યાન રે થતું નથી પણ આક્રમ વિજ્ઞાન છે આપડું એટલે શુક્લ જ્ઞાન થાય છે શાસ્ત્ર કાળ ના લખ્યું છે થતું નથી શુક્લ જ્ઞાન એટલે તમે તમે કઈ છો તે રાખો તમે ધ્યાન માં રહેશે કે શુક્લ શુદ્ધાત્મા છે ચાર પ્રકાર નું ધ્યાન શુક્લ ધ્યાન પ્રત્યક્ષ મોક્ષ આપે પ્રત્યક્ષ મોક્ષ આપે બીજું તે પૂછ્યો પૂછ્યો <tose> ah. ¿Va <Vamos> a volverme? Ah. Ahí. Amolado de. Un bolón, un bolón. Sale a morir. અને પછી તમને બધું આપી દઈશું જે માર્કસ એ આપી દઈશું તમારી જે ઈચ્છા હોય તમે ખેલાડીજો જે મન વચ કરવું હોય એટલે ખેલાડીજો જે કરી ચિંતા કાયમી બંધ કરી દીધી છે ને ત્રણ ની બે દિવસ